ए आवो, आवो। आवी गया चैतन्य सृष्टि ओह हो, हो, हो, हो। ते बताया छो एम अरे वह સરસ મજાની રમત રમાડું હો તમને અડકો દડકો ની રમત આવડે છે અડકો દડકો દહી દડુકો શ્રાવણ ગાજે પીલું પાકે આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ વાર્તાનું નામ છે બે બિલાડી અને વાંદરો બે બિલાડી હતી બંને એક સાથે રોટલાની ઉપર તરાપ મારી એક બિલાડી કે આ રોટલો મારો છે બીજી બિલાડી કે ના આ રોટલો તો મારો છે વાંદ કે લડો નહી હું તમને રોટલાના સરખા ભાગ કરી આપીશ મારી પાસે આ જુઓ ત્રાજવું છે વાંદરા એ રોટલાના બે ભાગ કર્યા આમ માથોથી તોડીને એક અને આ બે એક નાનો અને એક બંને ટુકડા સરખા થઈ જાય એમ કહીને વાંદરો તો રોટલાનું એક બટકું ખાઈ ગયો એટલે વાંદરા ત્રાજવામાં મૂક્યા પછી એમાંથી હું એક બટકું ખાઈ જાઉં એમ કહીને વાંદરો રોટલાનું બીજું બટકું ખાઈ ગયો ફરી એકવાર વાંદરા રોટલાના ટુકડા ત્રાજવામાં મુક્યા હો ત્રાજવું પેલી તરફ પાછું નીચું નમી ગયું વાંદો છે અને વાંદરો બંને ટુકડા માંથી બટકું ખાવા લાગ્યો હો ભાઈ છેવટે રોટલાનું સાવ નાનકડું બટકું વધુ લો બિલાડી હવે આટલો રોટલો તો તેનું શું આ તો મને ઈનામ મળવું જોઈએ એમ કઈ ને વાંદરો તો છેલ્લું જે બટકું બચું હતું ને હે ભાઈ એ પણ ખાઈ ગયો અને બિલાડીઓ તો બિચારી ભૂખી રહી ગઈ બિચારી અને વાંદરા ભાઈ તો આખો રોટલો ખાઈ ગયા બોલો લો મજા પડી ને ચાલો આવજો આવતી કાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો